યોહાનની લખેલી સુવાર્તા એનો અઢાળમો અધ્યાય નાળા પાર ગયો ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથા તેના શિષ્યો ગયા હવે તેને પરસ્વર્ધન કરનાર યહુદા પણ તે જગ્યા જાણતો હતો કેમકે યસુ પોતાના શિષ્યોની સાથે ઘણી વાર ત્યાં જતો હતો ત્યારે દા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોશીઓની પાસેથી સિપાહીઓને લઈને પાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સઘળું જાણતો હતો તે માટે તેને બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો તેઓએ તેને ઉત્તર આપ્યો કે ઈસુ ના હઝારીને ઈસુ તેઓને કહે છે કે હું તે છું તેને પરસ્વાદી યહુદા પણ તેઓની સાથે ઉભો રહ્યો હતો જ્યારે તેણે તેઓને કહ્યું કે હું તે છું ત્યારે તેઓ પાછા હટ્યા અને જમીન પર પડી ગયા ત્યારે તેણે ફરીથી તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો તેઓએ કહ્યું કે ઈસુ ના ઈસુએ ઉત્તર આપ્યો કે મેં તમને કહ્યું કે હું તે છું માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો જેથી જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ખોયું નથી એ વચન થાય ત્યારે પોતાની પાસે જે તલવાર હતી તે સિમોનરે કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો તે ચાકરનું નામ માળખસ હતું ઈસુએ પિત્તરને કહ્યું કે તારી તલવાર જ્ઞાનમાં નાખ જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે તે શું હું ના આપ્યું ત્યારે રોમન સૈનિકોએ જમાદારે તથા યહુદીઓના સિપાહીઓએ બાંધીને પ્રથમ તેને અન્નાસની પાસે લઈ ગયા કેમ કે તે વર્ષના પ્રમુખ કાયાફાનો તે સસરો હતો હવે જે કાયાફાએ યહૂદીઓને સલાહ આપી હતી કે લોકોના માટે એક માણસ મરવું લાભકારક છે તે એ હતો પછી સિમોન પિત્તર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તેથી તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારીને કહીને પિત્તર અંદર લઈ ગયો ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિત્તરને પૂછે છે કે શું તું પણ એ માણસના શિષ્યો માનો છે તે કહે છે કે હું નથી હવે ચાકરો તથા સિપાહીઓ કોલસાનો દેવતા સળગાવીને ઉભા રહીને તાપતા હતા કેમ કે ઠંડી પડતી હતી પિતર પણ તેઓની સાથે ઉભો રહીને તાપતો હતો પ્રમુખ યાદકે યસુને તેના શિષ્યો વિશે તથા તેના બોધ વિશે પૂછ્યું યસુએ તેનો ઉત્તર આપ્યો કે હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું સભા તથા મંદિરમાં જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી તું મને કેમ પૂછે છે તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારોને પૂછ મેં જે વાતો કહી તેઓ જાણે છે જ્યારે તેણે એમ કહ્યું ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઉભો હતો તેણે ઈસુને તમારી કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર પણ જો ખરું કહ્યું હોય તો તું મને ક્યાં મારે છે ત્યારે અન્નાસે તેને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યો હવે સિમોન પિત્તર ઉભો રહીને તાપતો હતો ત્યારે તેઓએ તેને પૂછ્યું કે શું તું પણ એના શિષ્યોમાંનો એક છે તેને નકાર કરીને કહ્યું કે હું નથી જેનો કાન પિત્તરે કાપી નાખ્યો હતો તેનો સગો પ્રમુખ યાજકના એક હતો તે કહે છે કે વાડીમાં મેહ તને તની સાથે જોયો નથી ત્યારે પિતરે ફરીથી ના પાડી અને તરત મર્ગો બોલ્યો ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે તે વખતે પરોળ્યું થયું હતું અને તેઓ અશુદ્ધ ન થાય અને પાસ ખાઈ શકે માટે તેઓ પોતે દરબારમાં ગયા નહીં તેથી પીલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું કે એ માણસ પર તમે શું તહમત મૂકો છો તેઓ ઉત્તર આપ્યો કે જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે તેને તેને સોંપત નહીં ત્યારે પિલાતે તેઓને કહ્યું કે તમે પોતે એને લઈ જાઓ અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો યહુદીઓએ તેને કહ્યું કે કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી પોતે કયા મોત થી મરવાનો તે સૂચવતા ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે શું તું યહુદીઓનો રાજા છે યસુએ ઉત્તર આપ્યો કે આ શું તું પોતાના તરફથી કહે છે કે કોઈ બીજા સંબંધી કહ્યું કે શું હું યહુદી છું તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો તે શું કર્યું છે યસુએ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે માટે મારા સેવકો લડાઈ કરક પણ મારું રાજ્ય તો અહીંનું નથી એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું એ માટે હું જન્મ્યો છું અને એ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે પિલાત તેને કહે છે કે સત્ય શું છે એમ કહીને તે ફરીથી હુદી પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે મને તો તેનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી પણ પાસ ખા તમારે માટે બંદીવાનને હું છોડી દઉં એવી તમારી રીત છે માટે હું તમારે માટે યહુદીના રાજાને છોડી દઉં એમ તમે ચાહો છો શું ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું કે એને તો નહીં પણ બરાબાસને હવે બરાબાસ તો લૂંટારો હતો